અને પર્યાવરણ સાથે એટલે કે આવાજ તો ગડબડનાલા કવડી તૈયાર થઈ ગઈ છે એટલે શું કહું યાર એટલે મને ખબર યાદની આનીズム બે કોઈ જ આવે એન્ટીમાઇન્ડની ઘણી ઇન્ટેલિજિયન્સ છે એટલે એલિમેન્ટ એટલે તો આજે મને ઘણા બધા લોકો ખરાબ કહે છે કે તમે તો એલજીમાં હીટલો પર બોલવા નથી અન એલજી મને નામે માય નેમ ઇસ વદન એટલે છે કે કે જે બે કાકી થયા છે જે સિદ્ધેશો એ અમારો આદર પણ albera આદર અને એનો બધો સબંદર આ ગ્રુપમાં કુલકાર કે કેમ ગંગાવાળા આ એલા કીતો છે સાતવા જેવું મને લાગતું નથી કે તને લાગે હું થાજી તને હેસ આ બધા સરસ થઈ રહ્યા છે એટલે એ આ લેવાનો છે ઓટાસે ઈ ગંતા આર પતરાવા દે દેસી ઉ પતરાલા કતે વાની મેને ઉન પતરાને મે સતીવા આ પતરાને દે પતી મિસ્તે નસી કતે ના સીગા ઓર કે દેવા દેતા રેતા કા દેજો બુકિંગ કર્યો છે આ બુકિંગ દેય ના કા ભગવાન કઈ જોડે રે તો મજા આવે જોડે નીચે ભગવાન સાથે હોય રાખી હોય રોગ કરવો માટે જતા કલ્યાણ કરવા માટે કલ્યાણ કરવા માટે રોગ કરવો માટે આ ઓલગો ઓલગો એટલે કે મુકામ અને એટલે આ બધા આ બોલે ને હા તો લેવા એટલેનો મતલબ એ કે શું છે એ લેતા દે દે સુમતાડા બેસ ગો બે માણવા કોઈ પણ દાદા ગમડા નથી કોઈ પણ કરુણા વર્ષ મા આવે તો એના પાણી ખબર એ પરવાદાર તો એરે એરે ફરા ઓત્ર કે લાવે એટલે ના મસ્ત કરવા બીજું માસ્ક કરવા એના છે કોઈ પર પાણી થી બોતો પર માસ્ક કરવા હાથે કોમથી ના બતા માસ્ક પી ના પડે ના પડે સારું એટલે બધી મોર છે કરા હા કાઈ કરા જલાની કરી તમને કંઈ વાંધો બોલે વાંધો છે કરા લાલ ઓ ખરાબ વિચાર કોઈ હંડ્રેડ પર્સન્ટ કોઈ પણ બુદ્ધિઝાય જોરા દેખો જીમત મે તો એ ઉભોવાતો દે આ જે તો પોતા કે આ જ્યારે સુપોચા આપી કે ઉદય આવી એની પ્રતિતિ કે શું છે પ્રતિતિમાં નહીં વર્તનમાં પણ એવું હોય છે બદરક છે તો તમને પ્રતિતિ દેતે તો બસ આમાં જ આવો સાવ ભાન કે લે આ જ આવો પ્રતિતિ નહીં આપો તો બે એ તો સી સીટી કોલેજ રિસિડેન્ટ જો વારો બેસી જ ગયેલી છે પછી આપડે એ વસ્તુ ના મળ્યો હોવા જો પણ દવા આરી મલી હોય આપણે હા તો આપણે દવા દેવા દીપડવાની સારી મલી હોય તો પણ બлда આપી દીજે એ ભાઈ અમે ડોક્ટર શું કરે દવા શું કરે જેવું થઈ જાય શું દે જો પણ દીજે જો પણ દીજે એમ પછી કે ડોક્ટર એ જોના છે આ તો પ્રકાશને ખડી લેવાની વાત સમજી શકાય આપણા તમારા એક શબ્દ માં આવી જાય છે કેવડાયું છે તો આ ભોગવે પ્રથમ ખોરી કાઢો આ શબ્દ કોણ બોલ્યું છે મહાવીરે આખી દુનિયાના દરેક જીવો ને નિર્દોષ જોયા જે કઈ દ્રષ્ટિએ જોયા હશે એનો વિચાર કરો કોઈ આ દાદાનો ભોગ બહે જે એટલે કે બેલી જાય એક કરે કરે જી બની કરે કરે બની બી કરેક એક્સલન્ટ કરેક સરવાળી ના સરવાળી સરવાળી કોઈ તો કરતા પણનો ભાવ આવે કે હે આનાથી બરાબર આ કોટમ નહીં વિચાર એમ બધું બધું બની જશે બધું બની જશે આમ કેમ ને આમ શા માટે એક જમીન મરી ગયો મારા શબ્દો હમ યાદ આવે એ દાદા કેતા બન્યું એ કરે હવે શું કરે અમે ગરબણ ના થઈ વ્યવસ્થિત પણ આ સવાર માંથી ગરબણ ના થયું શું જમય મરી ગયો છે વ્યવહાર માં ખોટું ના દેખાય તારું ગરબણ થઈ જાય શું કર્યા છે અથડામણ માં આવશે એ આખું મોસે કોઈ ની અથડામણ માં આવશે તો એ મને પૂછ્યું કે મારી માસ છે જયારે કઈ તો ઓગણીસો એકાણવા માટે નો કરે તો અમારા કુટુંબ નો હતો અમારા ફેમિલી નો હતો એટલે મને કે છે રોજ અમારા ખર્ચે હા બેસી પુસ્તક માં છું ઓગણીસો એકા માં તે અમારે તો પહેવા નતો જ હતો અમારે ત્યાં અમારે તો આવી પડ્યો આફ્રિકા જતા પકડેલો આવતો પકડેલો આવ્યા ફાથર ને અપવિત્ર કરશો ત્યાં જ્ઞાન નહીં એટલે વ્યવહારમાં મેં એટલે અપવિત્ર કરશો નહીં ત્યાં પછી છોકરો બાર થી કહેવા દાદાજી મને માફ કરજો મને માથું મૂળાઈ દઉં પછી કહી દઉં બધાને કે જેના જેના પૈસાને છે આપી ને તો મારો ભત્રીજો આવો હોય એ હું તારા ફાધર ને કઈ નાતમાં મૂકું એ મને સમજાતું નથી મારો ભત્રીજો આવો હોય એક જાતનું તો કેવું થાય કહું હા તો કોઈ નાતમાં હોય અમારી નાચમાં ના અમારે ત્યાં મોટા ભાઈ થાય મારે આ શોધે નઈ તમારા બીજ કેવી રીતે પકડ્યું ખ્વા પૈસા મિલકત ત્યાં આપે છે તમારી ખ્વાદાન તમારી લાયકાત ની કોને તમે ચોરી નહી જ કરો એ વાત તમારી બુકિંગ જતા રહો તો તમે લુચાઈ નહીં કરો તમે છેતર છો નહીં નિકી થઈ ગયું બસોદા ની અંદર બારે દાદાજી હું આવ્યો જ કે મેં ધીરજ પકડી ને કીધું છે આ પછી એ બોલાવા પાડ્યો કે મને કોઈ જગ્યાએ કોઈ હંગરતું નથી તમે હંગરો અને હવે કઈ ભૂલ થાય તો દરિયામાં નાખી દેજો કે રાખ્યો અમારા ભાગીદારી નુકસાન થાય કે એક માણસ સુધરે તો મારું પાછું બહુ થઈ એક માણસ મારા પૈસા સુધરતો હોય તો ઘણું થઈ ગયું કયું કેવાય શું આ કામ ની એના હાથમાં આપો શિલક એને આપી તારે કાચું લખવાનું અને આપવા કરવાનું બધાને અને મને પૂછીને આપે બધાને એમાં તારો ખર્ચો તારે લખવાનો તાર જે કરતો હોય તું સિગરેટ પીતો સિગરેટ પીજે તું જે પીતો હોય તે પીજે લખજે પણ નહી આને રકમ ખર્ચી લઈ દેખાય બહાર લોકો શું કે હોટેલ માં તો વીજ ને પાય જાય માર તો એટલે મને યાદ લાગ્યું લોકો આવો થો કરે છે ઘણા વખત નાસ્તા કરાવડા કરે ગયા બઉ એના બીજું શું નથી કુટે મારું જેમ પછી શું કરે અહી સ્ટેશન માંથી માલ લઈ જાય અમે કહ્યું લાવે ખરો કેવું માં મધન ને જવું તું અમારે દાદા સ્ટેશન પર આવ્યો અમારા દાદા બાજુ માસ ને શું લેવા દે આ કયું મને તો બહુ જોઈએ ભાઈ લગાવ્યા આવું આપડે વખણ છે નહીં છોકરા ભેનાવી માસ સે જે બે હજે બાકી ચલાતું નથી અને ગાડી ઉપર છે ગાડી ઘેરી પાછી પૈસા વાપરતો નોકરી કર્યો હશે કે જો સુધરવું ના નોકરી કરવી હશે કે નોકરી કરી મને કે દાદા તમે પુસ્તક રોજ વાંધો છો મારા હાથમાં હું એક જ પડી ગયા છું બારીશ મરી જઈશ પણ એ જ નહીં પડી કોઈ ની જોડે ભ્રમણ માં આવી નહીં બેસ આવે આપડે ચામકા આવ્યો થાકીય ચામકા ભાઈ ને પછી આપણે તું બાલિક ના પડી દઉં કેમ કેમ ઉભો તો જાય આમ કરતો કરતો એને ફૂલ અથવા આ વાક્ય દેખાય પૂછી મન નું કામ નઈ મન ને દેખાય મધભે પડી ગયો તો આપડે તને કયા કાયમ પેલા આપડે કહીએ ના ના તું મારી ભૂલ થઈ કેવું આમ કે આવડી ગયો મને તો આવડે આવ્યા લાવી ના માલિકો ચંદ્રગ ના કાકા હતા તેના માલિકો એ માલિકો તો હું જવું તારે માલિકો કહી રાખેલું કે કાકા આવે આપડો પેલા પેલા છોકરા નઈ એમને નોકરી રાખ્યો પાછું મને પૂછ્યું કેમ નો નીકળ્યો મેં બધા રાખજો સારા પગાર થી છોકડે બઉ સરસ એમ કામ કર્યું ખુબજ સરસ કામ કર્યું બતાવી બજારમાં જવું તું તે બજારમાં જવું તું તે રસ્તામાં ઘોડાકારી વાળા થાય કોઈ પણ મુસલમાન હોય ગમે તે આખા વર્ગમાં ઘોડાકારી વાળા ના કે કઈ થ દરેક મીઠાઈ વાળો બહાર નીકળી જાય છે કાકા નથી થાય કાકા બધે કઈ વાર હવે મીઠાઈ વાળા નું શું એમને એના લાભ માલ થયો મિલ ને જયારે જરૂર હોય અને પછી રાજ્ય મને કહ્યું મને કેતા શું તૈયાર કર્યો છે તમે આ હું એને તમે કેતા મતભેદ તમે પાડી નઈ શકો મધ્ય પ્રયત્ન કર્યો હું મિલ માલિક થઈ મધ્ય કેવું ઘસી જાય એમને નહીં તમારું મન થોડી નઈ તમને હાથ કહે કાલે જાપાણી નાસ્તો છે તમે આવવાનો આ પેલો સ્ૂલ સમજ્યા છે પછી સૂક્ષ્મ સમજા છે પછી સૂક્ષ્મ ધર્યા છે કે પ્રકાશ જોડે હા પોતે પ્રકાશ જોડે યાત્રામાં સૂક્ષ્મ તમે એક વાક્યો આખો સાત જલ્દી મુક્તર પકડી જ રોગ આ રોગ તો હું પસંદ કરું આવો રોગી થાય ને ના થતો હોય ગોદાબારી કરવું એટલે ચા પીને ખાઈને પણ ખુશી થઈ જાય પેલું પોતા નાસ્તા વાસરા જરા તાળો પડ્યો તાળો પડ ગયો પણ બરાબર બધું આવે અંદર ચોખ્ખું બીજું બીજું નહિ કેમ દાદા તમારું બસ કે છે બીજા બઉ ખરાબ ગુણ નથી આટલા બધા રૂપિયા માં ઉભરાયેલું શીર છે એમ પટેલ ભત્રીજો હા પછી તમારે તમારે જેટલા ગાંસી ના ડબ્બા જોતા હોય એને મને રૂપિયા આવો તો હું તે મોકલી આપીશ રૂપિયાનો ડબ્બા મોકલી આપે તો સારું કરું મારું નામ જાય એટલે બધા લોકો આપે એટલે સારું છે કેટલાક લોકો હું નાકત ના કરી કે દાદા ભેગા કરવા સારું કરી દી તમે એ રાખી આ જ આજે આ એક વાક્ય બઉ ભેગું રોજ કઈ પ્રવચનો અપડે કે દાડો ભરે પ્રવચનો ઘાસ ખવું કે હર કુસે પ્રવચનો છે કોને માટે ઘાસ કાંદા ને માટે કોને માટે જે અવિચારું મનુષ્યો છે કેવા અવિચાર એને વિચાર જેને આપડા આપડા કે છે ગીતા પેલું જે બાજુ એટલે આપડે તો ગાલોરીઓ પર વાસ એટલે આ વિચારવું આ વિચારવું એને માટે બધું કરેક્ટ છે પણ આ વિચારવાનું માણસ કેવું પ્રવચન વિચારવાનું માણસું કેમ છે તો એ લોકો મારે દાદાજી વચન નથી આવતો રજા આવતા રે તમે લાગે છે કુદરતે છે તોડફા કરીને ધ્યાન દેવું તારી ઉં મારાજ કેટલી પાંચ વાગે નહી નીકળતી ને લે સિંશીડ બોલ જાય ડોન્ટ વોન વી ડોન્ટ વોન્ટ ઓલ્ડ વેજીબલ બોલ દે વી ડોન્ટ વોન્ટ ઓલ્ડ વન ઓલ્ડ વન તુ મલે વી ડોન્ટ વોન્ટ ઓલ્ડ વન હા વાદીજી કહે તો ગ્રેટ ઇન્ડિયા કેવતો મડું સુણે છઈ થી આપરે બોલિંગ વી ડોન્ટ વાન્ટ ઓલ્ડ વર્લ્ડ શું ન શું છે કે લોકો બધા તૈયાર છે તમે કે બત્તી આપના જે અંત સુધી દે કા દે છેની પછી હા ઘરે દેના બોલતે છે જરાક તે ફી ગેલીબલી એ કર્યો જૂની દુનિયા લીધા એવું થાય છે ને નવી દુનિયા બરબાજી કરી નહીં બાર જોઈએ ભોગવાની ભૂલ તો બહુ લોકો તમે ભગવાન ના ચારે લા મેડિકલ બચતન મળી ના મળી બે બેન મુંતે છે અજંતા બેજે સુકરી આપણે રાતે બધુ વ્યવસ્થિત છે એમ કહે છે એ પડી જાય તે છે ગાડા ઘરે ઘરે તૈયારીયા આલ ને સરને ગડીએતી ગઈ તમે ઉદય સ્વરૂપને બોજો છે હા અમારે ઉદય ખરું ને સંયમ ખરો ઉદય ઉદય સ્વરૂપ કરે છે શું છે ઉદય સ્વરૂપ હોય છે અમારો સંયમ કે આ ના હોવું જોઈએ શું કે તમારે સાથે તેવયા કરીએ છીએ તમે ઉદય સ્વરૂપ જ છો ના અમે તમારા જોયા કરી પણ તમે કોણ છો જોયા કરો કોઈ ત્યાગ કરવાની જરૂર છે કઈ ખબર પડે શું છે